સમાધિ કરે છે બાર સુધી ખડો તો એ સમાધિ હોય લોકો છે હા સમાધિ સુધી કેવી અને સમાધિ શું કેવાય છે સમાધિ ખરી સાચી સમાધિ કોને કહેવાય સંપૂર્ણ ભાન સી સંપૂર્ણ પૂરેપૂરા ભાન થઈ રહ્યું બેભાન પણ થયા અર્થ જ નહીં ને એટલે આપડા લોકો બે ભાન બેભાન થઈ ગયો અહીંયા આગળ અને ભવન થતુર્યું એટલે બાપજી ને થઈ ગયા કે સમાધિ થઈ ગઈ એ હિન્દુસ્તાનમાં સમાધિ આ વિચાર છે અને બીજા કેટલાક લોકો હેન્ડલ મારી સમાધિ કરવા જાય છે જોડે ગઈ નથી કોઈ કાર અગિયાર વર્ષ થી સમાધિ સમાધિ ગઈ અમારી એક સમાધિ ગઈ નથી સમાધિ આમ આઈ ઘડી માં થઈ ને પછી બંધ થઈ એવું એમનામ સમાધિ નાખી રહ્યા અને તે ઉપાધિ માં હોવી જોઈએ સ્વાગતમ ની ઉપાધિ હોય તેમાં સમાધિ રે સ્વાગતમ ની શાંતિ હોય તેમાંય સમાધિ રે શાંતિ થી ये ना ये ना गणा क्या हो, कोई शक्ति पाठी बी देखिए शक्तिपात बड़ी आप ताला ताला शक्ति पात हिंदुस्तान बोले है વર્લ્ડમાં કોઈ હિન્દુ શક્તિપાત બોલે નહીં કારણ શક્તિપાત એ શું વસ્તુ છે કે આમાં ચંદ્રકાંત જોડે હોય નતા સાજો હોય બધા ફરવા ગયા હોય ધી વખતે પાણી ના હોય એક વેકડામાં અને આવતી વખત વરસાદ પડ્યો વ્યાખડા ખુબ પાણી આવ્યું તો આ વ્યાકડો આમ છે જોવા જતા સાત કે આઠ ફૂટ નો પળો તો જ્ઞાની પુરુષ પાસે શું કે શક્તિ એકદમ પાથ થાય ને તીકડો કુદી ને એ શક્તિ પાત બાપજી શક્તિપાત કરે આ લોકો કરાવવા જાય છે સ્વની શક્તિ પાત કરે ડાક્ટર પાસે શક્તિ ની સીજી પડિયા છે શક્તિપાત કરાવે આ નું બધું ચાલે દરેક નઈ તે તમારે ગભરાવું જતું રહ્યો કે છે આ બીજો તમે હાથ મૂકી બિલકુલ ગભરે જ નહીં છે તારી પાસે થઈ રહ્યું ખરા થઈ ગયું સમજો બરોબર એક માણસ આજે કેમ આવું વરિષ્ટ કર્યા કરો છો કાલે આમ થાય છે એમ થાય છે શું થાય એનું બધું સર મેં કહ્યું બેઠેલો છે ડૂબશે નહી કયું શું કયું બરોબર છે માટે વાંખ્યા રાખો તો નવા કયો એટલું આમ કે ડૂબશે નહીં ત્યાં બાર બાર વસ્તુ ફરી કોઈ બોલ્યો નથી મને આ રૂમ માનો કે બહુ અંધારો છે અને હું એક નાના છોકરા જોડે અંદર દાખલ થયો એટલે નાનો છોકરો મારો બાબુ નાનો એમ મળે મારા બાપા છે તો વાંધો નથી પણ બાપા પોતે જ બીજા હોય છે એના જેવું ના થાય કે આ અંધારું હોય હું મારા બાબા જોડે અંદર પ્રવેશ કરું બાબા ને તો એમ થાય કે મારો બાપા છે બાળક ના ગભરાય જંગલ માં જવું હોય જંગલ મોટું હોય આઠ દસ મહિલ જે ગામ જવાનું છે જંગલ ની જવાનું છે તો પછી જંગલ ના જંગલ માં જવાના રસ્તા ઉપર એક ગામ હોય એમાં આપડે પૂછીએ જંગલમાં જવાનું છે તો અમાર શું સેફ સાઈટ થશે શું કરીએ તો જંગલમાં જાનવરો છે માટે તમે અહીંયા આગળ વાઘમાર ચેડી જાવજો કે સર આપડે પછી વાઘ મારવાની તપાસ કરીએ વાઘમાર ખરે શું લેવાનું અમારા દસ જણ છીએ તમારું શું લેવાનું મારે તો હું તમે પાછો આવું વાઘમાર છે ને ત્યાર પછી પાછા વાઘ બૂમ પાડે નઈ ત્યાર પાછા ગભરાય તાર આ શું કે વાઘમારખો એ તો પદા પછી બોલે છે કે શું કે પુરેલા છે બધી કળા અમને આવડે પોતેરી કળા અમને આવડે બરાબર લોકો નો દિલ સાળવા કહી અમને ઠરે અને જવાબદારી લઈએ કે આખી જિંદગી ની જખમદારી તો નિર્ભય થાય હું તો લોકોને શું કઉ છું ભાઈ અમુક અમુક ગામો જઈએ છીએ ત્યાં કહીએ છીએ બધાને કે ભાઈ તમારા દુઃખો અમને આપી દો અને સુખો તમારી પાસે આપી દો પણ પછી જે માણસને પોતાની જાત ઉપર આત્મવિશ્વાસ પૂરેપૂરો હોય એને આ બધા આવરણ જરૂર ખરી પછી એને પોતાની જાત ઉપર આત્મવિશ્વાસ પૂરેપૂરો હોય એને આપડે આવરણ ની જરૂર ખરી પછી કહેશે જરૂર હા બાર બાર ની મદદ લેવાની દરેક છોકરો જ બહાદુર હોય તો અંધારા બહાદુર હોય તો બહાદુરિંગ ની એને જરૂર નથી પછી એટલે અમે શું કહીએ છીએ કે ભાઈ દુઃખ હારવાનું એક જ છોકરો છે નવાણું ટકા અઠાણું ટકા ભાઈ ખોટો છે માટે અમારી થોડી તારે મોટા મોટા માણસ આયા કોનું દુઃખ લઈ દાદા તમે હું કોઈ ના લે હું આવું આવું દુઃખ લઉં હું તો વ્યવહારિક દુઃખ લયું એક્ઝેક્ટલી આ ધંધો અમારો ના હોય ગયો કોઈ ટેકા નથી કરતો પણ હરિયો માશ્રમ વાળા મોટા એ પોતે કેતા હતા કે ભાઈ હું આખા દુનિયા નું મારી જાતો પર લઉં છું માટે મારા માટે આ બધી આ મુશ્કેલી છે અને લોકો બીજા માને છે હરિયો માશ્રમ વાળા મોટા ને બધા નું દુઃખ લઉે પોતાના કઈ પણ ના થાય હોવાની અસર હું ગમે તે હું તેથી કઉ છું આખી દુનિયાના દુઃખો મને હોય આ તો જો કદી તો પગ તો પગ તો આથી બનવાનું છુ ને તે બન્યું છે શું છે અને તે દરિયા ઉપર ફરવા થતો કશું થયું નથી દરિયા ઉપર નીચે દરિયાનું પાણી અને તે છે તે પચીસ પચીસ ઇંચ પાણી એવી જગ્યા માં ફરફર કયા ઘરે કશું થયું નથી અને ગેર પલક માંથી ઉઠ્યો અને પગ દઈ શું રાખવું પડ્યો કે આ બધું બની ગયું મને એમ લાગ્યું કે આ પગ માં કજું થયું લાગે એટલે મેં ઘરમાં બૂમ ના મારી પેલા લોકો ને થયો મોટો અવાજ પણ એ લોકો ને મને એમ કે કશું बीजे को दादा हो तो बोले बूम मारी नही फरी चढ़ी चढ़ाई मैंने क्यू बुम मारी आया बेहारी पी सु दीदे पी एम लगे फ्रेक्चर थे सवाल डॉक्टर बताया आया અરે ડાક્ટ તો વડોદરાના મોટા ડાક્ટર ના મોટા દવાખરા ડાક્ટર મોટા ગયા એમને જવાની ત્યાં આ એને ક્યાંથી કે તંતુ સીધા ચાલુ અમારે બધું એનું બધું ફોટા બોટા બધું એટલે પછી ત્યાંથી પેલું એ મોકલ્યું ત્યાંથી ત્યાં ગયા એમનું બધા ફોટા બોટા બધું પછી ડાક્ટર બોકલ કરે હજી ડાક્ટરો મને કે છે એવું ને એવું જ હોય હાસ્ય એવું ને એવું હોય કે ડાક્ટર મનમાં જાગી થઈ કે આ ફ્રેર થયું છે કે આ શું થયું એટલે મને ડાક્ટરો પૂછવા મળે કે આટલી બધી સહનશક્તિ રાખો છો અને સહનશીલતા મારા હોય નઈ સહનશીલતા મારે ઇન્જેકશન નથી આપી શકાતું માસ્ક લઈ શકાતું કારણ મારું ઇગન ખરાબ થઈ ગયું એટલે ઇશિયન પણ નથી લેવાતું એટલે ઇન્જેકશન માટે તાળું પાણી છોટવું પડે અમારા મિત્ર કહ્યું કે મારે તમારી સહનશક્તિ માપવી છે ત્યારે હું દિવાળી અંગુઠો ધરા દિવાળી પૂરી થઈ તો રાખ્યો તો પેલો ગભરાઈ ગયો પછી ડાક્ટર ના મનમાં ખાતરી થઈ એટલે ડાક્ટરો બીજા ડાક્ટરો નાના ડાક્ટર શું કહ્યું કે આત્મા જોવું હોય તો ન જવા દાદાજી ભાઈ આત્મા છૂટો છે એવું આત્મા એ આ જોવાનું સાગવડ મળી કે કાયમ સત્સંગ ચાલે કર્યો એક મિનિટ બિલકુલ ન્યાય માં જ છે જગત કોઈ ચાલુ અન્યાય થયું નથી રેગ્યુલેટર છે એની પાસે છે કોઈ માણસ ઘણા માણસો ભડક્યા છે મુંબઈ માં બધા કાળા ખબર આવે પેપરોમાં મોટર માંથી કાઢીને જવાની એ તોડવાની જ નથી તમે જ ગભરાશું નઈ તમે વસ્તુ કાઢી જાઓ તેનો હતો નઈ પણ તમને ગભરામણ કાઢી નાખો આ શું થશે શું કચુ નથી બેન ના ભાઈ નો દીકરો કેટલા વર્ષ આઠ વર્ષ નો આઠ વર્ષ નો આઠ વર્ષ નો દીકરો બેન ના ભાઈ નો તે મને કે છે દાદાજી મને ઊંઘ નથી આવતી કે છે ભાઈ તારે શું દુખ આવ્યું નથી આવતી અચ્છા થઈ ગઈ ગઈકાલે દોકાલી જ હતી પણ આ છોકરા બધા લધા જાગ્રત તેના ઊંઘ નથી આવતી પછી આવ્યો મારી પાસે મને કહે છે દાદાજી આ કઈ આવીને આપડે એવું કઈ કરવા છે તાર ક્યો પાડીશું કે દરિયા માં પડવા દો કે દરિયામાં માછલા મરી જાય માસલા જાય છે હા એને જોવા કહ્યું દરિયામાં પાડી દઈશું ખોલી ના માને જગત હમદવાર જેવું છે એવું નથી આ જેવું લોકો જુએ છે એવું જુએ છે આ બધું ઉપર થલ્લું જુએ છે એમાં કશું ભલે વાર ના આવે એને તો પુનર્જન્મ માં આપ માનો છો પુનર્જન્મ માન્યા સિવાય તો થિયર આગળ ચાલુ થતી નથી જાય આત્માને આપણે કોઈ तो तो तो एक भाई जेम कैदी हो બધા એવિડન્સ બધા લઈ જાય છે એટલે આપણે ભક્તિ વધારો દાખલા તરીકે જઈએ જે પોપ્યુલેશન હતું એનું મનુષ્ય આ દુનિયાનો નિયમ આ દુનિયામાં હરેક ચીજ નિયમ હાનિ અને વૃદ્ધિ હાનિ અને વૃદ્ધિ વૃદ્ધિ થયા પછી હાની શરૂઆત થાય પછી હાનિ પૂરી થઈ રહેતા બધી શરૂઆત થઈ રહે એ હાનિ વી ના નિયમ ના અધીન આખું જગત ચાલ્યા કરે છે શું ખાસો પીસ્યો છે આ લોકો ગયા હતા હાજકો દેખાડવા મળતું ત્યારે શું થશે આ લોકો ગેર ચિંતા કરે છે ત્યારે ત્યારે ભવિષ્ય કઈ સરસ છે એના અધિકાર છે ના ના ભવિષ્ય અધિકાર છે કોઈ ને આપડી ગવર્મેન્ટને અધિકાર છે ભવિષ્ય રાખવાનો અધિકાર રાખો હેરાન લોકો મુશ્કેલી મુકાયા છે લોકો મુશ્કેલી મુકાયા છે હેરાન કરો પડે અમને હેલ્પ કરો કઈ કયું તે બે માં આમ થઈ જશે ના બોલાય કારણ કે જગત હાનિ બધી ના ગુણાકાર નાન નથી ચડે ઉતરે ચડે ઉતરે પડે આમ એકંદરે ચડતો હોય એવું જોવા માં આવે છે ને પછી તો પાછો ઉતરતો હતો અહીંયા આગળ કોઈ માણસ કે અઢાર કલાક જગ્યા લોકો કા કા કરે હવે પાછું ભરવાનું થયું છે અને નોર્માલિટી છે કે હિન્દુસ્તાન આટલી જ હોય નોર્મલ એબો નોર્મલ થાય તો આટલી બિલો નોર્મલ થાય તો આટલી એટલે નોર્માલિટી છે બધે આખા વલની નોર્માલિટી છે ખબર પડે ને અમદાવાદ વગર તો અમને ચિંતા કરવાની જરૂર નથી કોઈ ચિંતા કરવાની આ જગત જરૂર નથી આઠવાની હોય ચિંતા મળે અને પહેણવા પહેરાવા ને આગળ ચિંતા કરતો બસ હા આજે ઘણી નહીં લેવાય કાલે થોડી મારી જે છે કોણ મળી જાય નથી એને શું વાત નથી ફાઇલો કરે એની ફાઇલો દફ્ટર ઊભું કરે પણ ચિંતા કરી આપડે સામાન્ય મનુષ્ય સામાન્ય મનુષ્ય જોયું છે એ વિકૃતિ ગઈ જમ છે શું છે વિકૃતિ ગઈ જમશે રેગ્યુલરજન હોય ને તેમાં ચિંતા હોતી જ નથી હું છું જો કૃષ્ણ ભગવાન શું કે છે જીવ તું સિંધુ ને કરે કૃષ્ણ કરવું હોય તે કરે સર આ કે ના પણ એ તો કે આપડે કર્યા વગર થોડીઓ મારે છે ને ભાઈ ના. બેસી બે કે ભરો વખતે રાખવો જ પડશે અરે આપડે આ ઘરે આપડે મગજ પગ નાખી કેવું બાર તું તો બઉ સારું થયું પટાવી શું થાય હું બેઠો નહીં આવું કીધું માલિક થયો નથી આ વાણી નો માલિક નથી થયો વર્તન નો માલિક નહિ થયો તો શું અને માલિક હું નથી પાડોશી તરીકે ફર્સ્ટ નિર્ભર અને આ તો એમ પટેલ એ પબ્લિક ટ્રસ્ટ છે બધા બહુ પચીસ હતા પચીસ હતા અને એ તો મોટા મોટા પ્રશ્નો હવે પત્રકારો એમ કેતા ગયા છે કે આ ફેલા આ પત્રકારો હતા સાયન્ટિસ્ટ પકડી લો તો આપડે કોને આપીએ અહી તો બધા જેમ તે ફોરેજ ના સાયન્ટિસ્ટ સુધી વાઇફ નું નામ યાદ ના કારણ કે ભાઈ આ બંધ સેનાથી બનેલું છે બુદ્ધિ કેવી રીતે બનેલી છે ચિત્ત બનેલી છે અહંકાર કેવી રીતે બનેલો છે અહંકાર અહંકાર સ્થુલ હવું છે કેવું છે સ્થુલ હવું ફોટો પડે છે આપડે અત્યારે જે જીવન જીવીએ છીએ મોટા ભાગના લોકો એ તો કોન્સિયસ લેવલ ઉપર જીવે છે પણ જે સંવેદનશીલતા એની જે ઇમ્પ્રેસન કરે છે મનના લેયર્સ એટલા બધા હોય છે લગભગ 7 હજાર લઈએ તો મનના છે આ લેયર માં હોય થાય એટલે તમને તમારો લેયર વાળો ભેગો થાય તો તમને એડજસ્ટમેન્ટ થાય આ થયું પડે ને એટલે ઘરના માણસો એક જ લેયર માં હોય છે બનતા બધી एक बार पेसी गया बीजा लेयर वाला तो घर शुक्र लेयर बढ़ा बहुत मन नुद्धि पूरा कर लेर मुद्ध भगवान था आदि गौतम बुद्ध है एक आगे एक होते જ્ઞાની થવાના હતા કેવું વિતરાક થવાના હતા બધી આખા જગત ની બુદ્ધિ ના એ પોતી સમજી શકે હવે એમાં બુદ્ધ માં અને માહિર એક બાજુ આ બાજુ માહિતી નગર થઈએ અને આ બાજુ બુધ ને બેસાડીએ એમનો ખોરાક છે બંધ કરાવી દેવાનું બચ્ચર શું થાય અને વચ્ચે આપણને આવડે આપણને કોને કહ્યું અહંકાર સુધી લોકોને હું બચાવું હું બચાવું બચાવું આ બધું તો ભગવાન તો ભગવાન તો એ બચાવનાર ને કે મારનાર ને મોક્ષ માં બચાવનાર બચાવનાર ને શું ભગવાન કે છે તું બચાવવાનું કરું છું ને મારનાર મારવાનું કરું છું શું કે તમને બચાવવા શું થાય જરૂર એ તો બચાવવાળું બતાવવાનું ઇગોઇઝમ કરે છે અને મારવા વાળું મારવાનું ઇગોજમ કરે સમજ ને અને કથાઈ છે ને એ તો મારવાનું ઇગોજમ નઈ કરતો બિચારો એ તો મારો બાપદાર નો વેપાર હિન્દુ એકાદ ખાવી ના જોઈએ જો પાપ માં હમસતા હોય તો જો પાપ ને હમ ના ખાવીએ એટલે રાધેશ આપડે ત્યાં ત્યાં જ હોય છે કે મારા પોતાના અંગત જીવન માટે નું કહું તો કે એવું લાગે છે કે આપડે ફરી ફરી પાછા ત્યાં ના ત્યાં જ આઈ ગયા એવું લાગે છે એવું નહીં ફરી ફરી ત્યાં જ્યા નહી આ ગયા અત્યારે આપણે અત્યારે મહેનત કરીએ છીએ ખાડો બાટી ખોદી અને ત્યાં પૂરીએ છીએ એ ગયા અત્યારે આપડો ખાડો કરેલો છે તેમાં પૂરીએ છે કેટલા માઇ ચાલ્યો અત્યારે તદ્દન મહેનત ને કામી ડેવલપ તો થઈ ગયો છે શું થઈ પણ જોડેતાના વિચાર આવે તો મને મનુષ્ય આવે અને સુપર ના વિચાર આવે સુપર હિરો દેવલોક માં ચાલે અને રાક્ષસી વિચાર આવે એ વિચાર ઉપર આધારા તમારા કર્તવ્યો નહી આજના કર્તવ્યો નહી કર્તવ્યુ મૂળ ક્યાં છે મારે ખરાબ વિચાર નથી કરો છતાં ક્યાંથી આવે છે ના એ તો હું આ દાખલો કે આજે આજ સુધી આખી નથી એવો કેવું વર્તન હોય છે કેવું હોય છે આ તમારી જોડે બધા બંગલા બજા અને તમે આવા રહી ગયા તો પંતુજી જેવા જેવું વાઈફ બોલે એટલે પેલા પંપ પડી જાય ના લવું લવું अरे एक मै लॉ खूब लेतावे आ न थव વિચારો ને ફેરવા જોઈએ આચાર ભલે બગડેલો છે ચાલશે એ ફેરવા માટે તમે દાદા નું નામ દાવ ફરે નહી કારણ કારણ કે શક્તિશાળી હોવાથી દેવાનું શક્તિશાળી હોય ને તો આપડું હા છેઠાણી બેઠ આયા છે જમવા બેઠા મેં તો છેઠાણી ગયો કેમ થો હા બેઠા તમારું કઈ કામ નથી અમારું બધું પૂરેપૂરું સ્થિર થઈ ગયું છે નથી કે પોલ ફૂટી ગયું પોલ ફૂટી ગયું પાછી શેઠ સુર ગયા તને કલર થી જો અકલ ના કોથળા તમે બોલસે આવું આ મોટા કલ ના કોથળા સારું કે નિવાસે ખાવ કે જમા પછી આ ભજિયાના બનાવે પૂછે મને કઈ ખબર પડશે હું તો આ જે ઢોકળું ખાય એમ ખાયા કાઢે અને ચીર તો આ મિલ માં પહોંચી કૃષ્ણ ભગવાન એટલે થાય આ પ્રાપ્ત છે અને પેલું મિલ તો અપ્રાપ્ત છે એ મિલ જયારે આવે ત્યારે કેમ ભોગવજે હવે અહિયાં થાય છે પ્રાપ્ત ને ભોગવ્યું ને ને ભોગવતો નથી ને અપ્રાપ્ત ની ચિંતા મને કહે છે મારું ચિત રોજ જતું રેજે થવું એટલે ફળ હાર્ટેલ થશે તમને ગમે છે આ બધું ના ચિતને એબસન્ટ રખાય નઈ જમતી વખતે ચિતને એપ્સન્ટ રાખવું મહાન મહાન ગુનો છે જ રાખે બીજું બધું એક્શન રાખજો શું કહ્યું ગમે એ વાત ના રાખવું જોઈએ નહી તો બધે પછી બળવો બધો બંધ કરશે બધા ભેગા થાય પછી હાથ કરાવીને પછી હાજર માટે ત્યાં ઘેર થવા જોઈએ કયું બગડવાનું નથી તમારું જશો ને તો નહી તો નહીં તો તમે વહેલું વેલું ખાધો પ્રકૃતિ નાના કઈ બે ભાઈ એ છે ને કઈ બે તમે ખરો પછી પડી ગઈ ચિંતા નથી એવું થઈ જાય માણસો બાકી આપડે પોતાની જાતે ટ્રેન કરી હોય ને ત્રણ અગિયાર ઓગણસો જૈન જૈન બોર્ડિંગમાં અમદાવાદ સાધુ